જ્ઞાની એ લખેલું છે કેવું છે એમાં એવો ડખો હોય ને આ ડખો તો આ બીજા પાછ ના આચાર્ય એ કર્યો છે તે ધ્યેય કઈ ખોટું નથી એ સાથે છે પણ તમે દુર્ભવ્ય એ વાત છે બધા પછી ભવ્ય મોક્ષ જાય એવી છે તમારા જેવા ભવ્ય કેવાય પછી દુર્ભવ્ય હિન્દુસ્તાનમાં ધન્મેલા છે હિન્દુસ્તાન માં ધન્મેલા છે વિતરાગ ની વાત સાંભળી નથી પણ છે ભરી છે પણ દુર્ભવીએ એટલે ઘણા કાર્ય છે ઘણો કા એટલે કેટલાય છે એ ડેવલપ થતો સમજાયું સમજાય કેમ લાગે છે સાચો ને સાપેક્ષ વાત છે સાપેક્ષ વાત છે બધું સાપેક્ષ છે આ બધું નિત્ય શું કયું નિત્ય અભવ્ય હોય છે નિત્ય નિગોધ જીવો અભવ્ય હોય છે એવું સાચો વિધાન છે નિત્ય નિગોધ ના જીવો મોક્ષ થઈ શકે એવું છે એનું એમ છે સંસાર સમસરણ થઈ રહ્યા છે મૌ તરફ કોઈ એને અટકાવનાર છે નહિ નહીં ઉર્ધામી સભાવના કેવા છે ઉર્ધામ એમાં હરકત નથી અભવ્ય એ સાપેક્ષ વાત છે આપડે ભવ્યના આમ નિશાન મુક્તા મતું આસન ભવ્ય પછી બીજું સ્ટેશન કર્યું કયું કેટલા જન્ય ભવ્ય કે થોડા કાળમાં નજીક કાળમાં મોક્ષે જાય નિકટ ભવિ કહેવાય નિકટ હવે ભવ્યનું ભવ્ય ભવ્ય પોતે વિશેષણ છે શું છે એટલે હવે એનું વિશેષણ બદલાતું બદલાતું પેલું નિકટ ભવ્ય થયું બીજું ભવ્ય એટલે એમને મત બસ શું એકલું વિશેષણ નહિ પોતે વિશેષણ છે ભવ્ય પછી દુર ભવ્ય ભગત ના ક્રિયા કરતા ભગવાન એવું લાગે લોવ્ય લખી પછી આગળ શું લખવું તમે સમજાય ને આવી લિંગ છે લિંક લિંગ હંમેશા વિરોધ અભાસ ના હોય ખોટું છે તમે સમજવાનું નથી તમે હું બાબત રાખો જઈને બધા હેર કે શા માટે અભર્ય ની વાત કરો છો અભર્ય ની અમારે ના સમજ પડતી શબ્દ પાછું મૂકી રાખો ચર્ચા ના કરો શું જરૂર છે કઈ જાતનું આ બધું હું ચાલ્યું સમજાય છે કોઈ લિંક હોય ને તો લિંક એટલે સંજોગો પ્રમાણે બદલાયા કરે વિશે એવું તમને સમજાય ને કીધું સંજોગ પ્રમાણે વિશેષણ બદલાયા કરે નામ કેવાય ભગવાન વિશેષણ છે તેને આ લોકો એવું ભગવાન આપ્યું છે આખું ભગવાન વિશેષણ છે જે કોઈ આજે એ ગુણો ને લાયક થાય એવો ગુણો જેની પાસે પ્રાપ્ત થાય એને આપણે ભગવાન કલેક્ટર એવું ભગવાન જે કોઈ બે હા ભગવાન ઉપરથી કોઈ પડ્યો નથી ઉપરથી જેમ ઉપરથી પડે નહીં નહીં પડ્યું માને પેટે જન્મેલા છે બધા જેટલા ભગવાન થયા છે ઉપર થી કોઈ પડ્યા નથી માને પેટે જન્મેલા છે અને તેનામાં અમુક ગુણો ઉત્પન્ન થાય એટલે પરિણામ બંધ થાય પરિણીતી પરિણિત બંધ થાય અને સ્વપરિણામ રહેવાનું થાય શું કહ્યું સ્વપરિણામ મુકામ સ્વપરિણામ આ બે બે શબ્દો થાય તારે ભગવાન કહેવાય શું કહ્યું પરિ બંધ બધા અમારા માત્ર બધા થઈ છે તમને બંધ થઈ છે પણ સ્વપરણામ રહેતા નહિ ને હજુ કા ગણા વેપાર કરો બીજું કરો લખા છે ને હા અને અમારે થોડોક નખો ત્યારે તમે વધારે દખો નથી વધારે સમજાય છે ભગવાન વિશેષ સમજાવ્યું તમે હા ચોક્કસ આ બધું સમજવા જેવું છે સમજાય બાકી અને તો આ લોકો તો શું કરે છે બાફવાનું કાચું રાખે છે ને કાચું રાખવાનું બાફી નાખે છે કેવા છે એક જવાના છે પણ એની અપેક્ષા આ જે કેટલાક એમાં આવી ગયા આ સદ આવી ગયા કેટલાક મોક્ષ પ્રાપ્ત કર્યો બીજા કેટલાક આસન ભર્યા તમારા એથી આગળ કેટલાક ભવ્ય પણ જીવો છે એથી આગળ દુર્ભવ્ય છે અને એથી આગળ બધા જગતના તમામ લોકો ભવ્ય છે અત્યારે તમે બેઠા છો ને અહીંયા અમેરિકન પ્રેસિડેન્ટ શું નામ છે એનું કાર્ડ આ બોલાવો તો એ જોડે માથાફોડ કરું તો શું ફાયદો થાય એની જોડે બોલું એ બાર મહિના મારી જોડે અને બહુસ લુસ કર્યા કરે અને બધા અભવ્ય છે શું છે અને પુનર્જન્મ સમજે છે એ બધા ઘણા દુર્ભવ્ય છે શું કહ્યું એમાંથી કોઈ કોઈ ભવ્ય પણ છે નજીક શું સમજાય છે આ વાત વાળા બધા જ અભવ્ય શું તે અભવ્ય તો ઠેઠ મોટો એ થાય છે કે બધા શાસ્ત્રો ને થાય છે કે વાત બધી સાથે ખોટું નથી સમજનાર જોઈએ ને તમને સમજવાની શક્તિ છે સાચું છે સાચું મારે ઘરે કે હું બરાબર શોખીન નથી હું શોખીન સાચી વાત માં છું બરાબર કે એમાં તો એથી ફાયદો નઈ સાચી વાત નો શું છે જોડે લઈ જવા આપમતું તમને તો એકલું ગમે ને કેમ ગમે બોલતા ને બઉ સારા માણસ